મોડાસા માં બેઠા બેઠા સતીશભાઈ વાર્તા સાંભળે છે આવો આવો સતીશભાઈ આજે છે ને આજે હું તમને બધા ભૂલકાવ એક સરસ મજાની વાર્તા એક વખત જંગલ નો રાજા સિંહ એક વાર ખોરાક ની શોધમાં ફરતા ફરતા ફરતા જંગલ છેડે આવી ગયો સાવ ત્યાં એક જંગલ છેડે ગધેડો ચરતો હતો ચી પણ ગધેડો સમજો કે સિંહ પોતાનાથી ગભરાઈ ને પાછો જતો રહ્યો છે એટલે તો ગામમાં ગયો અને બધા કેવા લાગ્યો गधेड़ो <laughs> तो कहे बेता ने बीक कह सी तो खूब गुस्से मैंने को जंगल आ પેલો ગો અભિમાનમાં ત્યાં ફરતો તો ગધેડા ને ખબર પડી કે પોતે ખોટે ખોટો ફૂલાતો હતો અને અભિમાન કરતો હતો ભાઈ આવો હતો આ ફૂલણસિંહ ગધેડો તો તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો